સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે તો અક્ષરધામાં જ છે એવો એક સંકલ્પ રાખવો સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ વાતું તો જેના ભૂંડા આશય હશે તેને દબાવી દઈને પણ ઉપર નીકળે એવી છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં અક્ષરનું સુખ તે શું છે શુભ સંકલ્પ થાય ને અંતરમાં સુખ વર્ત્યા કરે એ ને જમપુરીના જેવું દુઃખ તે શું જે અંતરમાં ભૂંડા ગાઢ થાય ને પીડા થાય એજ જ સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કોટિકલ્પ થયા ભગવાન ખાવા આપે છે તો પણ જીવને ખબર ન મળે એ અજ્ઞાન છે તે મહારાજ કહેતા જે અમને અન્નદાતા તો જાણજો ને વધારે મહિમા તો તે પછી સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે પ્રથમ પ્રકરણનું ત્રેસઠ મુવટના વર્ત વંચાવીને મહિમાની બહુ વાત કરી જે આમાં કયો છે એમ સમજાય નહીં તેથી જીવ દુબળો રહે પણ ભગવાનને પ્રતાપે કામ લોભ સ્વાદ સ્નેહને માન તે સર્વે સમુદ્ર જેવા છે પણ ગાયના પગલાં જેવા થઈ જશે માટે આવો મહિમા છે તે સારું કોઈ દિવસ જીવમાં દુર્બળપણું આવવા દેવું નહીં ને લક્ષ્મી તદા ભગવાન તો આપણી સેવામાં છે કેમ જે મા બાપ તો છોકરાની સેવામાં જ હોય ને આપણે તો જેમ કરીએ તે થાય પણ જાણીને દબાવી રાખ્યું છે ને આ પ્રાપ્તિ તો મોટા ઈશ્વરને પણ દુર્લભ છે સ્વામિનારાયરે સ્વામીએ વાત કરી જે આપણામાં વિષયની અરુચિ નિષ્કુળાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી માવો ભક્ત તથા રણછોડજી ઉનાવાળા એવા ઘણાક ને હશે ને આપણું તો ધર્મે કરીને શોભે છે ને મોક્ષનું કારણ તો ભગવાનની નિષ્ઠા છે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે ભગવાને જે જે નિરમ્યું છે તે તેમ જ થાય છે તે ભગવાને નિરમ્યા પ્રમાણે કંચનને સ્ત્રીમાં સૌ વધુ તણાય છે ને મનુષ્યને મૈથુનનો નિયમ નથી ને પશુ પક્ષીને છે એ આદિ અનેક કળ ચડાવી મૂકી છે તે તેમ જ થાય છે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કાર્યાણીનું સાતમું વતનાવરણ વંચાવીને વાત કરી જે નિશ્ચય છે એ જ આત્યંતિક કલ્યાણ છે ને નિશ્ચય છે એ જ સિદ્ધ દશા છે અને દેખવાનું કહ્યું છે તે પણ જ્ઞાને સહિત જાણવું તેને જ કહ્યું છે ને તે વિના તો દેખાય છે તો પણ ન્યૂન છે ને વિશે ખોટા કરવા એ તો સાંખ્ય સમજવું અને એક ભગવાન ભાષે એમ કહ્યું છે તે પણ નિર્વિકલ્પ નિશ્ચય રૂપે ભાષે સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે કોઈ વાતની ચિંતા આવે તો ભગવાનને માથે નાખી દેવી ને આપણે તો બળ્યા નહીં અને એ તો બળિયા તે એને રક્ષા કરતા આવડે જેમ પ્રહલાદજીની રક્ષા કરી તેમ અનેક પ્રકારે રક્ષા કરે સ્વામી હરે સ્વામીએ વાત કરી જે સાધુનો ને સાધુના સંગનો મહિમા બહુ કયો ને બોલ્યા જે હવે એથી આગી વાત નહીં ચાલે ને જેમ ભગવાનના ગુણનો પાર ન આવે તેમ સાધુના ગુણનો પણ પાર નહીં એમ કહીને તે ઉપર ગુરુનું અંગ બોલાવ્યું ને પોતે ભેળા બોલ્યા